આપણે જે બધા કર્મો લઈ ને આયા જ છીએ તે બધા કર્મો ભોગવવા પડે કે પછી ખ્યાલ એના અમુક ભગવીભૂત કરી આપે ઘણા ખરા ગાડીમાંથી કઈ કરમું હોય છે કાયદો પડે નહીં પાસે દવાઈ ઉડેગા આપશે દવાઈ ટાળના તો મૂળ ભાઈ ઉમેદવાર થવું જોઈએ હવે આ મારે ચઢાવવાનું છે આ બધું મારે જો આપવાનું છે મારે માટે ખુશ ના છે દાદાજી આજે તારે મારી એક કમ્પીટ ઓ આપડે ત્યાં મરે ત્યાં સુધી આપતા છોકરો કમાયા લે એમ ભાગીદાર હોય જેના છોકરો પૈસા એમને આપે હોય છોકરા ને એ કઈ પણ પ્રકારની ખર્ચ ના કરે બધા મારી પાસે એ આવે મને મદદ ના કરો એ કઈ નહિ પણ આ પશ્ચિમ કરી આ સરકાર ને આજે અંદાજા મળવા જોઈએ હા આપડે જણા આપડે રહેવાનું છે ઘંટોલ તોડાય પછી છોડીએ પછી આપડે અમુક ને ચાર પકડે છોડ્યા તો અમુક દુઃખ થાય આ પકડો આપણે અમુક પ્રમાણસર આપતા હોય પણ પેલો દગો વધારે જોઈતું હોય આપડે બઉ ના આપતા હોય તો દુઃખ થાય તો શું થવું જોઈએ દુઃખી થાય ઘર માં જયારે ભગવાન એના ઘરમાં બોલાવવા માંથી બોલાવી લાગે તમે મારા જેવા દસ આવ્યો છો અન્યાય પછી કર્યું છે ખુબ જ ઉમકા કારણ કે આપણ કેવાય દીકરો છે મોટા ભાઈ ગયરો છે એને લઈ આવેલો હવે ભાભી હાથે પડેભાઈ માછીતો દીકરા ને આંતરિક ભય બંધ જાય ને વિચારી છે ભલે આપણે અધ્યક્ષ સારી સમજે સારું અને નીતિ ખોટી નથી બધી સારી બધી સંતોષ આપણું તમારે આગળ પણ તમારે બઉ ઉપાધિ ના રાખતી જવાબદારી જવાબદાર અને એમાં કેવું આ પૂરી છે ને એ આપણે આ મારું એવું વાતો કરવી ફાયદા મનમાં છે બધું મનમાં બધું સમજ આવે નુકાન છે મારે બિલ અમલેજ છે તો મારા બેન પાછી લાગા નથી તો તને બધા થાય ખરે ટાઈમ આપડે આપવાના છીએ ખરેખર જન્મ ના દેવા દેખાય પણ આવું ભાઈ જોઈએ ખાલી પોલીસ છે એટલે જવું ને નાગા માં કેમ બાકી બીજા બધા કેવું કઈક જોઈએ પોતાની ભૂલ પોતે દેખી શકે જેને પોતાની ભૂલો દેખાતી નથી તેની બધું ઉપરી દે ને આ સમજવા જેવા છે આ ખ્યાલ નથી મેડી જો તમારા મારા પીધા છે ને એવું બોલતા આપણે શું કરી આપડે કેવું કરે છે તારા થઈ ગઈ તમે એવું તમે અત્યારે મોટો કર્યો ત્યારે એ કઈ ગયો મન ને સારું કરું જોઈએ સાચી છે સમજ વાગ એક વાગવા આવ્યો એક વાગવા આવ્યો અમે કહી બરોબર નામ છે ના નામ તો બોલી એ નામ બોલો હા નામ બોલો કઈ નથી કઈ નથી ના કઈ નથી સોન આવું બરાબર છે આ તો ખરી છે આજી છે ને કાલે નથી આ શરીર છે આજે છે કાલે નથી ના એ જ બસ કને દેખાય જો તમારું મને પણ ખબર છે કે હું છું પણ મારે જોવો છે મને આત્મદર્શન કરવું છે આત્મા તમને દેખાય છે પછી તમે આખો દળ આત્મા આવતા વખતે આવે તારે આત્મા તમને જણાવીશું તમારે ચોથા કલાક આવીશું પડશે આવીશું કયા પણ આત્મા જણાવીશું તમે સમજ ને તમારે ધ્યાન એ રાખવું પડશે પાણી થી સાચું પડે ને આપડે કપાસ રૂપ્યો હોય તો બે પાડે છે પાણી ના થયેટ દૂર થઈ જાય થોડું ઘણું પાણી ફાટું પડશે એટલે આવતી વખત તમને વ્યવસ્થા થઈ જાય અને એ જાણે તાર કામ શાંતિ ડોલર થી કામગીરી સંતો કે બેસી નો સાક્ષાત્કાર કરવાનો તે કેમ કરાય ચિંતા કરે છે એ તો વાત કરોપડી મુવાથી વાત કરે એમને કઈક ના મુક્ત પુરુષ હોય તારે મુક્તિ કરાવે તો ગમતો તો આપણને આગળ આગળ રસ્તો દેખાડે આગળ ભૂમ્યા તરીકે આ રસ્તો ચાલે અનુભવ ના કરે એ કરે તો આવી મુક્તિ થઈ શકે તમારે જે માગો એ મળે તમે જે માગો એ મળે ભક્તિ મળી ભક્તિ અને પ્રભુ માં શ્રદ્ધા થાય છોડી નાખી જાય મુક્તિ ના થાય દુઃખ રહીએ મુક્તિ થાય મોત થાય એમને સાંત્વન આપી માગણી બહુ સારી વાત મારી જાહેર સાથે ધાર્મિક પુસ્તકો માટે હું કઉસ તમે જો વર્ષ સુધી જવા માંગતા હોય તો દસ પંદર વર્ષથી મારી આવી દાદાજી એ છે કે હું તો સતત આ જાણવાની જિજ્ઞાસા રાખ્યા જ કરું છું 10 15 વર્ષથી મારી આ ઈચ્છા છે પુસ્તકો વાંચી છુ કયા પ્રકારના કોઈ આત્મસંબંધિત છે હરી ઓબ એનાલ મકાલી ઇન્ટરકટેલી સેન્ટર આત્મનિવેદન સતત રહે છે મને શું થાય ગિત્ય સિત્તવાજે જો મેં ગીતા રામાયણ પુલિત મહારાજ નું રામાયણ ડોંગળી મહારાજ નું ભાગવત એ બધું વાંચ્યું અને અત્યારના શ્રી રમણ મહર્ષિ નું પુસ્તક વાંચે છે શ્રી રમણ મહર્ષિ નું પુસ્તક વાંચે છે પતિ તરીકે પત્ની હોય તો પતિ તરીકે વગેરે વગેરે મળ્યા રામાયણ માં મર્યાદિત મર્યાદિત પુરુષ તરીકે કઈ જવાબદારી અદા કરવાની છે પતિ પણ બને તો દરેકે દરેક ક્ષેત્ર માં આત્મા એ કરવાનું છે કેવી રીતે કરવાનું એ રામચંદ્રજી એ બતાવ્યું એવું મને ખ્યાલ આવે છે કે આત્મા આ બધા રોગ ભદવે છે બાપ તરીકે ના ના પાદર તો એ બાપ નો રોલ ભજવે છે દીકરા નો રોલ ભજવે છે વાર્ષિક જાણવું છે કે થોડું ઘણું સમજવું આમ તો સાચે જ આપીશું થોડી રાઈ ને વસ્તી મારી જોડે યોગ યોગ વસ્તુ મારે કેવું છે બાકી પેલું કરી આ બધું બાળકોને નીકળી પાછા લોકોને ભ્રાંતિ વાળું પણ જાણવાનું આ દુનિયામાં બે પ્રકારના જ્ઞાન છે આખું જગત ભ્રાંતિયું છે સાધુ સન્યાસુ આચાર્ય અને એક વાસ્તવિક તમારે નક્કી મારે વાસ્તવિક જાણવું હોય તો મોક્ષ થતું અને ભાંતિ જાણવી હોય તો મોક્ષ નહીં થાય તમે સારું કામ કરતા શીખશો મોટા એ થો બહુ પુ થાય જશો તો ભૌતિક સુખો વધશે ચોપડીઓ ચાર વેદ થઈ જાય ને તો વેદ ને આપડે પૂછીએ કે આત્મા એ શું છે કે જ્ઞાની જે મુક્ત પુરુષ હોય જે વેદના ઉપરી છે ત્યાં તમારે વાસ્તવિક જાણવાની ઈચ્છા છે કે તમારે આ જે ભાંતિ તો છે બધા લોકો જાણે છે ને દુનિયા કોને બનાવી શક્તિ છે એને બનાવી એમ બનાવી ભગવાન એને ભગવાન કેમ કે ભગવાન માં કે શંકર વિષ્ણુ કે મહેશ એ બધી કઈ શક્તિ રૂપે છે એવું મેં શિવ પુરાણ માંથી વાંચું શિવ પુરાણ માં એમ જાણ્યું કે બ્રહ્મા વિષ્ણુ મહેશ બધી ચલાવી રહી છે એક શક્તિ એવી છે કે જે અપરા છે પર થી પણ અપર એનેશ એ ત્રિગુણા ત્રિગુણને કહે છે આપણા એનું રૂપક કહે છે આ તત્વરજ અને તમવગુણ છે ને તેને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વરે એના અધિસ્ત દેહ નથી કર્યા એટલે જેને પ્રકૃતિ સાથે વિષ્ણુની હોય જેને પ્રકૃતિ સાથે રજોગુણી હોય ત્યારે વિષ્ણુ વિષ્ણુને ભજવા તમવગુણી હોય તેને મહાદેવજીને ભજવા અને સત્યગુણ એકદમ માન બધું કે આ ગોઠવણી કરેલી છે આ રૂપક છે આ તે ભૌતિક સાચું છે ગોડ ઇઝ પ્લેયર ઇઝ કરેક્ટ બાય ક્રિશ્ચિયન્સ વ્યૂ પોઈન્ટ બાય ઇન્ડિયન બાય મુસ્લિમ વ્યૂ પોઈન્ટ નોટ બાય આત્મજ્ઞાન અને જેને આત્મજ્ઞાન થવું જ છે તે લોકો તત્વચિંતક સત્વર ખોર ફોર કરતા હોય એમને આ ખોરાક ફાળે નહીં થયું છું ને એટલે એમને એમ થયું પ્રાઇસ આ બધું કે પ્રાઇસ કહે છે એ વાત તમારા વ્યુ પોઈન્ટ થી બરોબર છે વાસ્તિક નથી કઈ મને કહ્યું ભગવાન ચેક નહી ભગવાન ના હોતાં આનંદ એ શું દેખાય છે ભગવાન છે તો આ બધું છે કારણ કે ભગવાન મને કે ક્યાં રહે છે તને શું લાગે છે બધે જયા આકાશમાં બધે બધે આકાશ છે બીજી વસ્તુ નથી તો ઉપર કોઈ છે નહીં સારું સરનામું ખોટું છે મારે તારી અરજીઓ કરી દીધી લોસ તો અરજનું ગયું હતું તું જે જે અરજીઓ કરી ને બધું ઇચ્છે છે સાચું સરનામું જાણી લે તેમણે કદાચ લખાવો સ્થાપિત સરનામો મેં એણે કહ્યું ગોડ ઇઝ ઇન એવરી ક્રિએટર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ નોટ ઇન ક્રિએટર ઇનવિઝિબલ તમારે મારી વચ્ચે જેટલા બધા ક્રિએટર છે આંખથી ના દેખાય દુર્દી ના દેખાય ના નાના ના સુક્ષ્મમાં સુક્ષ્મ ગુરબિંદજી ના દેખાય એવા સુક્ષ્મ એ ક્રિએટર આખું લગભગ ભરેલું છે કે ભગવાન પોતે બટ નોટ ઇન ક્રિએશન આ ક્રિએશન કહેવાય જ્ઞાન બેડ વસ્તુ હોય જ્ઞાન ગેડ વસ્તુ છે અને કુદરત બે ક્રિએશન કહેવાય છે એટલે હવામાં છે પાણીમાં છે માટીમાં છે બધે જ છે ભગવાન પણ આ મેન ગેડમાં છે નથી અને પછી આપણા તો લોકો તો એ ધંધ ભગવાન એ શંકા પડે એ તો લાકડા લાકડા પાડ તો શંકા પડે શંકા પણ હા લાકડો તો આમ ખંખેરી અને કઈ ના રે તો એટલે આ સાચી વાત જાણી જોઈએ કે ક્યાં ભગવાન છે ને ત્યાં નથી કૃષ્ણ ભગવાને ઘણું કહ્યું કે આ અનાત્મ વિભાગ છે ને આ આત્મવિભાગ છે ખરાબ કરતો હતો તેનો સંતોષ શું કે સારું કામ કરો ચોરી કરશો તમે દુખી થશો એટલે દાન આપશો સુખી થશો એટલે સારું કામ કરાવવું પણ જેને જે આત્મા ગણો છે તેને સારું કામ કરે કે ખરાબ કામ કરે તેથી આત્મા ગણાય નહી ભ્રાંતિ છે આત્મજ્ઞાન કરતા ના થાય ત્યાં આ તો મેં આ કેવું સર્ચ કર્યું મેં લોકો દાન આપ્યું એ એ ભ્રાંતિ છે અને ભ્રાંતિ હોય તો આત્મજ્ઞાન ના હોય એટલે આ દુનિયામાં જો તમારે બે પ્રકારનો ધર્મ એક દેહાધ્યાસ નો ધર્મ દેહાદ્યાસ વધારનારો આપણે લોકોને સુખ આપીએ તો આપણને સુખ જ મળે આપણે જો સુખ જોઈતું હોય તો લોકોને સુખ આપો જી માત્રને અને દુઃખ જોઈતું તો જી માત્રને દુઃખ આપો હા એક જ લો આખા તમામ શાસ્ત્ર હોય તો સુખ આપવાનો પ્રયત્ન કરી દુઃખ આપવાનું બંધ કરી દેજે મને સાનો માણસ દુઃખ આપે તો શું કરવું એના રિએક્શનમાં દુખ આપવું રહે એ તને આપી જાય તો તારે તો આપડે જમે કરી દેવાનું કારણ કે આટલો હિસાબ હશે એ બાકી હશે આપી જાય છે માટે તારે મનમાં ક્યાંક સોંપડા દેખાતું રહેશે અને ગયા હતા ભાઈ તું ગમે કહી દે પચીસ ટકા ફરી આપીશ નહીં એટલે તારું તારું જીવન જો તું આપી જે અપમાન અને તું એને પાંચ આપીશ સહન થતો હોય તો આપશે ગમતો હોય તો આપવું જોઈએ તો નાગાબંધ ભંગે જોવાના જોઈએ એટલે જો સુખ જોઈ તો આ સુખ જોઈ તો અને આ સુખ આપવાથી શું થાય છે આપણું ક્રેડિટ ગમે થાય છે શું થાય છે અને દુઃખ આપવાથી ડેબિટ ગમે થાય છે એટલે ક્રેડિટ જો તમે થયેલી છે તો મળતી વખતે ફરી માણસ મોટા મોટો હાઈ લેવલનો થવું પડશે ક્રેડિટના આધારે તો દેવ દેવમાં જવું પડશે અને જો ડેબિટ થયેલું હોય તો લો ખાસ માણસ હશે નહીં જાનવરમાં જશે અને ઘણું જ જે આધારથી જો હોય નાદાર જેવો તો કરતા અને કર્મ માં અકર્મ જોઈએ કેવું ગીતામાં કહ્યું છે ને કર્મ કરે અકર્મ રહે તમારે સંસારમાં રહી ને છૂટવું હોય તો ચોપડીઓ જે ના મામવા જતો એના કરતા આ ચોપડીઓ ખરે પૈસા કરું મને પરોવી રાખવું સારું છે જો માર્ગ મળે તો પછી એનો માર્ગ મળી ગયો પછી પછી જાય અમેરિકા વિશા જ ના મળે તો અહીં બેઠા વિશા આપી દીધે બેસાદ કરી દેજે વિશે આપી દે અને એ તો આ બધું કર્મ કરે છે તો એ કરતા નથી આ ચિંતા ચિંતા થાય ક્રોધ માલ માં આવેલો થાય ક્રોધ માલમાં આવેલો દબાઈ છે રે બીજું બધું રે પછી આ વસ્તુ આપડાતી રાખી કોંગ અપમાન કરે ના મળે મળે કે અપમાન ના અપમાન મળે સ્વ થાય છે નાનું આમ તો અપમાન કરી આપડો દાડો ના આવે સંતપુર ભૌતિક સુખો ના રસ્તા આવે ને હા તો આપડે સમજી જવાનું કે આનો રિવાજ કેવો છે આપણને આ ના ગમતું ચોર બોલે કે માટે આપડે કઈ રસ્તો બદલી નાખવાય આપડે કે તું રાજા છે પ્રકાશ આપે છે પ્રકાશ તેનો જે ઉપયોગ કરવો હોય તો તને પ્રકાશ નો ઉપયોગ કરતા કરતા ખંટાવી દઉં તો મારી પ્રાર્થના કરીએ તને સંપૂર્ણ મોહ છૂટે તારે વિચાર નીકળે એમને જે પૂછશે દરેક અને જ્ઞાન તો એવું હોવું જે ચિંતા ના થઈ ચિંતા થાય સંસ્કાર માં રહી ચિંતા થાય એટલે એટલે ચિંતા બંધ કરી દે ચિંતા ના હોય તો મજા આવે ને જીવન માં નહીં ચિંતા થાય છે મહિના વિકાસ કરો તો આ એનું કારણ છે કે અમે તો એવા જ રહ્યા છીએ અત્યારે થોડું ચિંતા તો થાય એનું કારણ છે કે અમે રહેવાનેવા છીએ એટલે યુ નો કારખાના કારખાના ક્યાં મળે માલ ગોડાઉન ઘરે છે ઓ ચિંતા ના કારણ આમ નેટી દેખના તઈ ગામ મારું ગામ પાડોલી તાલુકો વણેસા પાડોલી પાટણ વણેસા વણેસા વણેસા બાળો કે પાસે હા કેટલું બાળો લીધું બાળો મારા કે અડી માઈ દો અડી માઈ એટલે સચ્ચે કતો યાદ કરી કેસ સુગર ફેક્ટરી ને દયારામ ભાયતા રે મારા ગામના સુગર ફેક્ટરી ને દયારામ એમના ગામના દયારામ સુગર ફેક્ટરી છે રે ના મેનેજર હા મેનેજર મારા ગામના કયા ગામના મેનેજરને આતુરતાથી અમારા આત્મજ્ઞાન માટે તમને આવતી અમે પણ તમને આદિનીયમાં લઈ જઈશું બેટા એક માઇલ રોડ તરફ હાઈવે તરફ પહેલી બાજુ ગામ તરફ પણ આપણા છે ગુરુ પૂર્ણિમા ઉજવશે એટલે બધા હશે તમને લાભ થશે ભરે ગયા ભાઈ રે એટલા માટે કઈ લુ એ ભગવાન નામ કામ કરશે એમ કે ભાઈ માં રાખ્યા છે તમે કયા ગામ ના છોન બેન જોડે છે નમસ્કાર કુ હું આશીર્વાદ આપું તમે અહીંયા દાદા ને અઢાર છે બે હાથ કપડી ને દાદા ભગવાન હા એ છે એ પણ છે પણ હવે એ પછી આવશે દાદા ભગવાન ને નમસ્કાર કરું છું એવું બોલજો હા એ બોલજો ને હા બોલો દાદા ભગવાન ને નમસ્કાર કરું છું એવું બોલ્યા કરો આ બધા અને પછી દાદા તમને બોલો કરો બીજું એ કે જો ક્રિએટર હોત તો કઈ સાહેબ એને ક્રિએટ શરૂ કર્યું બિગીનિંગ થયું એ હોય ને બિગીનિંગ તો હોય ને એના હોય બિગીનિંગ બિગિનિંગ થાય કે એના એ બિગીનિંગ થાય બિગીનિંગ થાય એટલે આ બિગીનિંગ થયું નથી અના સમજો પડ્યું ને આ ભાન વાળા ભરવા માટે ભીક માટે ભગવાન ખરી રીતે જેને સત્તર જીતવાનું હોય તેના માટે આ જ્ઞાની પાસે આપડા સાધુ સંતે અરે તમે સંસાર માં પછી તમે કમાવો તમે કમાવો બીજો કોઈ કમાયેલો ભગવાન કમાય છે ભગવાન આપે છે આવું થાય ના ટુકડા કરેલા છે ભગવાન ના ટુકડા કરીને કેવું બધું હોય કારણ કે લોકો નહીં જાણવાથી ભગવાન છે ભગવાન ના ટુકડા થઈ શકે જ નહી ભગવાન કેવા છે કેવા છે સમજે આપડે આ એક પુસ્તક આપડે વાપરવાનું કરવી પછી આપી ભગવાન છે એ અમુલ્યુ હોય એટલે પીઓ કોઈ કપાય બધા મસ્તી માં આવી જાય પછી ઉતરી જાય મસ્તી આ ઉતરે છે આ તો આનંદ કરે આપણા હા કૃષ્તિ કરે આપણને થોડો પાયા નો આનંદ હતો